મારું ચિત તમે કોણ જમા છે પછી ઢોકળું જમા છે તમારું ચિત પછી આજ્ઞા કરવી આ દખમદારી કૃષ્ણ ભગવાન છે પ્રાર્થના ભોગવો અપ્રપ્તા ની ચિંતા ના કરવું કૃષ્ણ ભગવાને કહ્યું આગળ કાળી પ્રાપ્ત છે ભોગવતો નથી અને આ પ્રાપ્ત ની ચિંતા કરે છે રાખશો રાખશો બને સરસ બધા મોકલે કોઈ બી ગાય તો બધું નકામું થાય એના બેસ્ટ લોકો તમારી સામે છે નવસારી છે નવસારી કેમિકલ ફેક્ટરી બનાવે છે લોકો મારો ફ્રેન્ડ છે સાહેબ આવે તાર મન ટ નથી કામ હોય બે કામ જોવાનું ના હોય આવું કારણ ના મરવાનું જરા હું ના હોત લાવત ને તો આ મરવાનું તો ક્યાં જતું ગાડી માં ઉતરવાનું થાય કે માથા નું કેસન તો અત્યારે કરાવણ આગળ કરે છે કાં તો મારી કીપું બદારી જાય એનેથી કે છે જમે ટેકરાન સ આને બસ બીજી વાર પાછા નથી બોલાવી ને પેલા કવિ હતા આમ ગાતો ખરો કોક નું પદ હોય તો ગાય પોતે ખરો કવિત્વ નતું ત્યાં આપડે આ વિજ્ઞાન આપ્યા પછી આશીર્વાદ સભુની ગુભા ઉતરી ત્યાંથી બું થઈ ગયું પ્રગટ થયું નથી લોકો ભ્રમણાથી ઉતરી નથી ઉતરશે તારે સમજાશે ભ્રમણા જયારે ઉતરે તમે સંત પુરુષ પાસે બેઠા તા ત્યારે ભ્રમણા ઉતરેલું હોય ઉતરી હોય ત્યારે વાત સમજાય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 કચ્છ નું બધું આપવાનું છે આપડે આ દસ બાર વાર જશે ક્રાંતિ માં રૂપક આપવાનું સરસ એટલે હિન્દુસ્તાન ઊંચું બીજે બધા પડતી સૂર્યનારાયણ આત્મા છે અમેરિકામાં સૂર્યનારાયણ આત્મા છે આવી છે એટલે આ બધો ફેરફાર થઈ જવા અત્યારે હિન્દુસ્તાન વર્લ્ડ કેન્દ્ર પાંચ બે હાજર પાંચ માં કેન્દ્ર થઈ ગયું હશે એમ લખ્યું છે પુસ્તક માં મેં લખ્યું છે કે બે માં વર્લ્ડ કેન્દ્ર થઈ ગયું હશે હશે લખ્યું એટલે એ પેલા થઈ ગયું પાંચ પેલા એટલે આ દસ પંદર વર્ષ પછી એનું શરૂઆત થઈ અત્યારે શરૂઆત છે કેન્દ્ર થવાની શરૂઆત થઈ આ બધા જાત જાતના ઉપાસ્રયો બંધાય છે આ બધું બંધાય છે ને આ બધો ફેરફાર થઈ રહ્યો છે કુદરતી રીતે અને આ જ્ઞાની પૂરું શહેર વર્લ્ડમાં ફરે આપણે અમેરિકા પર ગયા અમેરિકામાં ફરી વળ્યા અક્રમ વિજ્ઞાન માટે આરતી પટેલ આખા અમેરિકા દરેક દરેક જગ્યાએ આ સંદેશો પસારી દીધો કે અક્રમ વિજ્ઞાન છે મેં કહ્યું છે કે આખા વર્લ્ડના સાયન્ટિસ્ટ ભેગા કરો હું એમને ન્યૂ ટેસ્ટામેન્ટ આપા તૈયાર છે તો આ કાઈના કોલસે ટેસ્ટામેન્ટ થઈ ગયા હા હવે ન્યૂ ટેસ્ટામેન્ટ એટલે જે કેને માન જીવન જીવવાનું નઈ ચાહી રહે એની વાત છે એટલે કો મુખ્ય અધિકારીનો પૂછા અધિકારી ઇન્ડસ્ટ્રનન મસે ટેસ્ટામેન્ટ મે ઓલ્ડ એન્ડ ન્યૂ સુ હોય એ કે મને આ ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને આફ્ટર કોસ ન્યૂ ટેસ્ટામેન્ટ એ મને સમજણ ના પડી જશે ટેસ્ટામેન્ટ માં ઓલ્ડ એન્ડ ન્યૂ સુ હોય ટેસ્ટામેન્ટ માં ઓલ્ડ અને ન્યૂ સુ હોય રાખો પણ પેલો પુસ્તક માંથી પુસ્તકો શું મૂકી દે એડજસ્ટ નથી થાય એવું પેલા પેલા ના ચેસ્ટ થાય એવા નથી આજે આજના ખાના આ કાર્ડ બદલા ને એટલે નવા નવી રીત હોય જીવન જીવવાની એટલે તદ્દન નવી રીત આપવાની છે એટલે વસ્તુ જ્ઞાન તેનું કે જ છે પણ કાર્ડ ના હિસાબે બદલાયા કરે ના હિસાબે બદલાયા કરે કેવા માટે છે ચાલતો હોય પુસ્તકો જે લખાયા છે વાળી બીજી એ તો અમે આ બોલેલાઈ તમારી સત્સંગ કરી હતી ઉતારી દીધું ચેપ રેકોર્ડ પરથી ફરી ઉતારો કરીને ફરી નવા પુસ્તકો આ સીધી આપતા વાળી તૈયારી કરે છે ઉપનિષદ વાંચું કોઈ પણ વાંચું ગીતા વાંચું મને બધું સરખું લાગે કારણ કે એમાંથી કેટલું મળ્યું તે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વિશેષ કે ગુરુ ની દરેક કૃપા ઉપર જ વધારે આધાર છે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 રિયલ માર કોક જ વખત પહોંચાય નહીં કોઈ કારણે કોઈક જ વખત નીકળે છે ત્યાં દસ લાખ વચ્ચે નીકળ્યો હતો માર્ગ નહીં તો